વિશેષ પરિણામ ઉભો થાય બીજી જે માં મરજિયાત ના સારા પરિણામ હોય બને Vai-sentimha, mantha pic-ulhamupin Tlai. Pon protocols <laughs> Christi jestło." Pol Mormonis badania, eday decy火 нельзя sobie tylko i samizbira. Tam forszuki Musa put itu? Put ambitiousonosмов、「cozami mahluku dolak na kan ka zuk media hawa k grillikai." તમે જ્ઞાન ઉઠવાનું છે એ બધા જ્ઞાન બીજા બધા જ્ઞાન થાય આવડે જ્ઞાન આવડે जो बलराम करेंगे और गए तो ना पता चलना पड़ेगा ना पता चलना पड़ेगा ये वाला करा करियो हमको के हमारे रामन भी दिल्ली आया खाली हमारे वाले ऐसे प्यारे भक्तों का राम विहरण करना समझ में ना आने वाली राम दिल्ली गई बगीचे असर ना बगीचे तो बोल ना करे करे आप किए ने वाले टेंपर एड्रेसमेंट पे બાળકો રમે રમકડા અને નિરંતર પર્વ માં આનંદ ખાતે સંઘર્ષણ વગર થાય માં પ્યાલા વગર આવતો પંચાયત આવતો પંચાયત થયા થાય જરૂર છે હું ચલાવું બીજો કોઈ ચલાવું કોઈ બીજો કોઈ ચલાવો આજે તમે તમને એમ લાગે છે તમે ચલાવો એ લાગે છે ખાલી તમે માની બેઠા માની બેઠા થવાનું તમે કસ્તુ જાય નથી સંઘર્ષ બાબત માં વિગત થી સમજાવો ને સમજાવો સંઘર્ષ બાબત સમજાવો હાયા તારીખ ટકરા ટકરા કરો લુટાયા લુટાયા પણ ભાગે ચક્રા માટે ઓછી નેકરા માટે ઓછી ને ઓકે દા નિખા દમ તો દા નિખા દમ બરે ઇન્સ્ટાગ્રામ તો દે દે ઓકે દા આйна પર ગોળ જાય ને એ દખરામણ પર દખરામણ ના એ સુધ હે તો ઇસને જકતો હોતી નહી ઓકે કરવા દે નહી ઓકે કરવા દે એ તો કરવા દેવીને માટ જ કરતા ને ખાલાને માટ અમે કરતા ને માટ કરતા આયા ઓકે બીજી વાર મેને એને માટે જાતો કરતા આદ્યાત્મિક એનો ખેડવાનો વારો ખેડવાનો વારો હા મોર દાદાનો મોર દાદાનો બહુ બહુ બહુ બરે મેં બહુ બહુ એની વાત પહેલા જ Yo te van a quedar nada más <laughs> que yo que yo que era de que era la manera de que salgo con mi hermano más con mi hermano más de la grande todo elemento de la cosa siempre después de auto de la poderito con mi vive yo va a estar yo va a estar આ બધું સરકારી વાત નહીં ને એ ખૂબકારી માટે એ ખૂબકારી માટે યમો જે રીતે બીજ જ્ઞાન ની જે ભૂમિકા બતાવી દર્શન ની ભૂમિકા હા એ મોટા મોટી ભૂમિકા ભૂમિકા लक्ष्मी लक्ष्मी हाँ चारित्री भूमिका पूर्ण चारित्र ने जबित्री पूर्ण चारित्रे परिचारित्री भूमिका तो खरीदारित्रिक भूमिका तो खरीद ગુજરાત માં તો શબ્દ ક્યારે અને આ બધું નાય પછી શું થાય પ્રતિ પ્રતિ બેસે એટલે ચારિત્ર ની ભૂમિકા તૈયાર થઈ જાય ચારિત્ર ની ભૂમિ ને ધીમે ધીમે તૈયાર થાય પણ તૈયાર ક્યારે થાય ચારિત્ર ની રૂપી ઘટે મોહની ઘટી જાય અને શુદ્ધ caractrર બતતું જાય આ જેમ બોલી ગડતી જ અને એ વર્ષની સરખી બતતી પણ આ જ્યારે સંકેત થાય ત્યારે દર્શન મોહની પધારદે આપનાનું સંકેત નથી દેતા દર્શન દેનાસકો કલા સે સંકેત દેતે છે કે તમે મત ખાઈ જાય આપ સાઈડ ખુદ લેવાય એટલે દર્શન વાળી દર્શન અને ચારિત્ર ની ભૂમિકા નહી હા આ તો ઉપમ આ તો ઉપસમ જ કેવાય ઉપરુ થાય શરૂ થાય ત્યાં શરૂ થાય ચારેક્રમ <test> થાય <cost> <information> दारा अमिताभन है ला बात है कल दारा मारी तब से तो है ये अलीगिरी से यानीगिरी तक उस थोड़ा लगता है और लिखा मुकाबला ना थी 11 40 मिनट किया गया दिन का घोषणा दारा घोषणा है મારા કરાપાલ ચારિત્ર મોહિ ક્યાં ના હોય તો એ રે આ ચારિત્ર મોહની દર્શન મોહની તો સમાપ્ત થઈ ગઈ હોય સમાપ્ત થઈ ગઈ હોય ને દર્શન મોહની આપડે એ તો આખી સમાપ્ત થઈ પેલા પેલા પછી બધા નહીં आत्मा ये तो की था हाथ हाथ को से मुझे हो जाए नहीं नहीं ये वंदेला आई तो से आई से बोलता है तर जाए से ये भी ज्यादा लाइफ के टाइम पर रोज मान माया रो ना हो अंदा निदाई काय साहित्य मनोरंजन सोय रे काय खूप मजा जायल साहित्य तिथे फिरणार मनोरंजन आता काव दिसारूच री रे येणार महोत्सव आहे 100 महोत्सव बंदो 12 सहयोगी देवळी तेल मु आयो बिचो गैर तिकडा निकला ना ત્યાં સુધી રુદ્ર પરિણામ થાય રૌદ્ર થાય રૌદ્ર પરિણામ એ રૌદ્ર ધ્યાન કરે બરોબર આપડે એમને આ ધ્યાન આપ્યું છે લક્ષ્મણ આપડે દીખો આપડે અંદર ધ્યાન થયું ક્યાંક ના એમને અંદર રૌદ્ર ધ્યાન ક્યારે કેવાય એ ક્રોધ થાય ક્રોધ પણ ક્યારે કરાય હોય અને ગુસ્સો કહેવાય ગુસ્સો એ ચારિત્ર બોલી છે અને આ દર્શન બોની છે ક્રોધ શું છે ક્રોધ એ દર્શન દર્શન મો દશર મોહનિ માં હોય એટલું કરે તું ને સુભરામ કોઈ માન્ય છો તું મસ્તું નથી આખો મૂળ સવાલ છે માનસ મૂળ વસ્તુ મૂળ જ છે ન દેખાય કેવું દીધું હિસાબ હશે મારો દૂર કરવા સમય જતો દૂર તમને તમને ધ્યાન બાર નું ગુઠાણું કરું બારમાં ગું હું તેરભાવ નથી બારમારું સ્પષ્ટ વેદન કેવું તમારું આ બધા ને અસ્પષ્ટ વેદન કેવું સ્પષ્ટેધન ખબર પડે એટલે સ્પષ્ટ વેદન એટલે અમારું બચાવ ના મને થાય નઈ હોય નઈ પરિણામ ઉભા થાય ખસેડવા પડે ખસેડવા પડે દૂર કરવા જ પડે ધક્કા મારી મારી બહાર કાઢવા પડે કારણ કે એક અવતારમાં અનંત અવતાર નો આ એક અવતારમાં અનંત અવતાર નો સાધુ વાળવાનું વિજ્ઞાન અક્રમ છે વસ્તુ સીધી મહેનત સ્ટેપ બાય સ્ટેપ નહી પસંદ છે કે સસંદ મા માથે માથે હોય ને જાય બધું ઘણું હા દીધું હોય તો તમારું પસંદ જાય પસંદ ક્યારે ગાડી શકે મારે સતન નીકળે એ આ ડાડો કરે નઈ જયારે કોઈ જ્ઞાન બીજું કઈ શોધ માં શ્રીમદ નું અર્પણ કર્યું એની પાછળ સત્પુરુષ ની વાક્ય આપેલી છે આપણે કઈ શકો છે વિધિ કરીએ છીએ તે વખતે તમે અમને શું આપો છો તમારે તમારે સ્થિરતા લાઈટ જાય નઈ લાઈટ ડિમ થઇ જાય અવશ્ય કરવી જોઈએ વખતે નહીં સમજે જીવ નો અધિકાર ના હોય તો પણ સતપુર ની કૃપા તો છે આપે એનું નામ જ ને અધિકારી ને અધિકાર બનાવી એટલું જાય આત્મા નહીં માનતા હોય ના માને અર્થ જ નહીં એ બહુ હબી વાત એટલે ઈસુ ખ્રિસ્ત જવાની પ્રતિ થઈ જ ઈસુ ખ્રિસ્ત જેવાની પ્રતીતિ નહી થઈ હું જ છું અને ભગવાન ક્રિયા છું આપડે જુદા જુદું બધું કેમ દેખાય છે એવું બધું એને સમજાવીએ હું સાજાવું છું કે બઉ ભગવાન ભવ્ય થશે આવડતા થઈ તો એ મોદી એમાં ડૂબી જાય તો એ મોદી બનવાનું સાધન છે વનવર્તી સાધન બધા સાધનો નહી એ સંપૂર્ણ સાધન નથી ચાર અનુયોગ ની ઉપર હોય દૈનો ના ચાર અનુયોગ ની ઉપર હોય બહાર હોય અને ચાર વેદની બહાર હોય ચાર અનુયોગ પણ આવું જી જાય એટલે બધું આબી જ ના આવ્યું મને સાંજના કાશી માં દાદા શું કે છે અને ગુપ્ત મેં કહ્યું ઓપન ના કર્યું ઓપન તો કરવું છે સમજમાં પેલા સમજાય છે બધા પૂછે તમને શું લાગે મક ના મને તો શું એ લાગે છે એમ તો બીજા કારણો હું મને દા કે છે કે સ્વપ્ન પેલો પૂછો પડ્યો ક્યાં થઈ ગયા આપડે કઈ પદ બધું નથી કે આજે સપનું શું આવ્યું કે દાદા છે તો પેલા શ્રીશંકર દર્શન થયા રાજા ભગવાન ને કોઈ પણ વાત પૂછે ને આપણે અમે પૂછીએ છીએ કે તમે કઈક જણાવો ખબર છે ને આ બધી આપણને બધી વધારે ખબર નઈ ને કેવું જ્ઞાન નઈ તેરું કેવું જ્ઞાન પછી જ્ઞાન નઈ આપણી બધું થશે એ ખબર નહીં આપડે ડકો કરીને શું પામ છે આપડી પાસે મારી પાસે જે પદ છે સરસ છે પદ જાય Why is it Shiranya Arjuna? Čaع tu ķ Circanya, tu cha – Nını įajundar paha Ér duy an own and it is still Prec肉. Ślonlla – If you go, this teacher was very good. At least Sareena – we've said, We've got courage, lot of vexat We've begun Wund起a them What we know Right now How is it? I don't know. We just try them but slightly સંસારી <laughs> <laughs> <laughs> <laughs> પાસ પાંચ દરાક લટકાય એને પ્રસાદ રૂપે ખાશે પણ ચડાવશે નહી પ્રસાદ રૂપે ખાશે ખરા પણ ચડાવશે નહી મેં બધું મોટા ભાગી બોલ ને પાપ કે વાંધો બધો આપણને છે અથવા ને તમારું તો કરે છે એ રીતે કે અહીંયા આ આ માનસ્ય કે થી બજી આテクノલોજી પર આ લોકને આજના લીમાં જવાવાનું કારણ નથી હા અને અનાજ પાણીમાં તો રોગ નથી હા માં આળડે બતલે હોય રોગ ના અને બતા માં તો જરા ઠીક હોય અહીંયા તો બી આવી જાય કરી રહે છે કોઈ ના કોઈ કેટલું હોય એ જ નયા રોગ yo a <risa> terminar pero no me lo puedo decir no me dio de nada por supuesto todo lo que usted habla no me dio de nada no me dio de nada જુઓ જો એ દુઃખ આપણને જેટલો આપણને આપે તેક્તિ ના હોય તો પછી શક્તિ આમ કુ કાટના આમ શું કાઢે કઈ વાંધો નથી એમનો એમને લાગતું જ નથી મરકો કાપે નઈ તુલતો ઘસી ઘસી ધીમે ધીમે કાપે અમને તો લાડલા દસ મોકલાયો હોય અમને તો પાંચ મોકલાયો ચાર મોકલાય પછી આપડે કઈ હોય ત્યારે એમાં આવે આ કાયદો છે સર ભગવાન કયો ગમે સુખ આપો એમાં સુખી નથી સિનેમા કરો કઈ કમાવો તો ગમો હોય ભગવાન આપણું દિલ સારા નહી તો ગજું કાપી દે ભગવાન કાપડ દાદા ગઝું કપાઈ જાય છે તમે બિલ સારવા જઈએ તો એમાં મેં આપેલું હશે કે મારે સુખાવ છે તો મારો ધંધો જુ ટૂકડી જ દુકાન કાઢી આપડે ડૂકડી દુકાન કાઢી નઈ સુકી દુકાન શું જયારે જોયે તું એ તો ચૂક લઈ જાઓ તો કોઈ દુખ આપવા આવતું નથી એની પાસે કશું ના રેખદ છે એટલે તમને ઠીક લાગે આપડે દુકાન એવી કાઢો સુખ ની પૈસા માં તમારે સુખ ની દુકાન કાઢો સુખની દુકાન કાઢી એટલે તમને કોઈ દુઃખ આપી દે ની તો જાણવું કે ગયું એટલે પછી ધીરો હોય ને તો ફરી પાંચ પાછી આવશે એમ તો બધા હાય હાય લે શાજ નતો જઈને એટલે પણ હાય લે પછી મેં મારા તો આપડે તો આવ્યો મારે દરે ખુશ થઇ ગયો દર્શન કરવા માંડ્યો નહી કોઈ શરૂ કર્યું આજે બઉ સુ પૈસા બધી અને દુઃખ દુખ આપનાર ને તો કોઈ દાડો ખુબ સરોવર હોય મારે ક્યાં થયું એવી કંડિશન કેમ મૂકી પણ હે એવી કંડિશન કેમ મૂકી કંડિશન એવી કેમ મૂકી તમે આ લોકો આવું જગત છે તમે મારવાનું કચ તો હોય નહિ મારે તો આપતા હોય મફત ગોલ આપી જાય તો શું આવું છે જરાક કઈ એવું કરો પી એને ભાઈ પેલા બીજા મેરા લાગી આ બધું બધા સાથે નઈ કાઢતો ને આપડે રસ્તો ઊંઘે રસ્તો જવાના તો તમારે જવાબ આપણી ભાષાનું કેવાય પુરસાદ નામ કેવાય કે જે અવસ્થ્ય થાય છે પુરુષ નો અર્થ થાય એનું નામ આ તો થાય કે ના થાય આ તો પુણ્ય પુણ્ય પુણ્ય હોય તો આપણું થાય અને પાપ હોય તો ના થાય એ બધું પ્રયત્ન આપણે કયા કરવો સમજ ને એ બધું એના આધીન છે આપડા લોકોતા હોય કેતા હોય આપડા હાથમાં સત્તા નથી આ જયારે આત્મા રૂપે થાય ત્યારે પુરુષ હું આત્મા છું શુદ્ધાત્મા છું એવું ભાન થાય પુરુષ થયો છે અને દુઃખ કોઈને ગમતું નથી બિલાડી પછી ચીમરે જાય દીધા એટલે દુઃખ ગમે નહીં સુખ કોણ છે જીવ માત્ર એ સુખ એને મળે છે પણ તે આવું નહી મળ્યા પછી દુઃખ ના આવવું જોઈએ સુખ આયા પછી દુઃખ ના આવવું જોઈએ ના શુઓ એટલે આત્મામાં નિરંતર સુખ છે આત્મા નું જ્ઞાન પામો એટલે નિરંતર સુખ તમને પ્રાપ્ત થાય મારે થયું છે મન બન ઉપાધિ હોય નહીં અનોખ કેવાય નિરંતર નથી અશાંતિ હોય મહી અશાંતિ થઈ બાર અશાંતિ બી સાહેબ સમય થી અંધારામાં કઈ બારગામ જતા હોય નઈ અશાંતિ થઈ તો પેલા તારે એટલા આનંદ માં આવી ગયો બિંદ આવ્યો તો આવ્યો પણ એને બધા જોડે ચાર થઈ જયારે તો બધા આનંદ માં ધનવાદ સવારે જણાવ્યું બધા નિશ્ચય રાખશે બોલે બધા ત્યાગ જ કરો તમારો ભરાય નહીં નિશ્ચય છે નિર્દેખ જ છે શું છે નિર્દેખ જ છે આત્મા આપડે પોતે રાખે તો શું બોલે અમદાવાદ તીર્થંકર બેનીકરે ઈશન ત્રણસો સાઠ ડિગ્રી ના ફૂલ માર્ક વાળા